જ્ઞાન કેવાય જ્ઞાન જ કેવાય ને તો અજ્ઞાન તો છે કે ભાઈ આ છે તે આપણે હિતકારી નથી માટે જ્ઞાન થયું હા હિતકારી નથી એટલે જ્ઞાન થયું ને મારે પડે સાવ પડે ને રાગદેશ જે આપડે દુઃખ ને ઓછું કરે છે સુખ ને વધારે છે એવું જાણવા માં છતાં પછી આપડે કાતા પડીએ તો આપડે મૂર્ખે જ છે ને सर्वदुखों ने क्षय करने वाला वितराग विज्ञान है सर्वदुखों ने क्षय करना दुख गमतू नहीं दुख पर सतर बार टेको देस મને દુખ થાય એટલે માર ઢેકો સુકા દે છે પડતું એટન પડવા દે નહી તેકો નહી દેતા હે લોકો આ દે છે મેં શી કરે વીત ને દેકો આપે હે દેકો આપે દુઃખ બહુ પડે છે જાય તો ડિમોલ્યુશન થવાનું જ છે ને ધીમે ધીમે કોણ હોઘવાનું બંધ કરી દે જીભ ને બઉ દુઃખ પડે પડતું હોય પડવા દે ને બધું રાખીને શું કામ છે ટેકો દે ટેકો દે બે ટેકા બે પડતું હોય દુઃખ પડતું હોય પડો કઈ આવે જેટલું પડવું એટલું પડી જાવ કે પાડવાનું છે કઈ બાથરૂમ એ ગલન ને પૂરણ ગલન ને વાર કપાયા એ ગલન થયું કેવાય પછી પૂરણ થયા કરે બઉ સારું લાગ્યું હવે કેમ છૂટવું કે છે તમે કહ્યું છે હવે કોઈ જાત બેભાન પણ નથી કશું જ નથી પરમાત્મા પણ છે હવે આ પ્રાપ્ત થયા પછી એને પુરુષાત્મયું જોઈએ કેવું પુરસાદ અને આ તો થયા જ કરે છે વ્યવસ્થિત કર્યા કરે તમારે પછી ભૂલ સમજાય પણ વાત નીકળી એટલે ભૂલ નીકળી જાય આપડી વાત નીકળે એટલે ભૂલ નીકળી જાય ભૂલ તો ભાગવી જ પડશે ભૂલ ભાગવા માટે અચળ થાય અચળ કરવા જઈએ તો નાક બંધ કરીએ દબાઈ દઈએ તો અચળ થાય પણ તમે શું કહો મરી જાય તો ચાલ થઈ જાય નાક ને વાય દેની ઇસ તો કાયમ ન છુ કાયમ ન છુ અને તો કામ નું નઈ રે એ લોકોને ગમ પસંદ ના પણ એ તો મરી ગયા ઉડતા ગયા છે તમારે અચળ કરવા ગયા ઉડતા ફર તમે કોઈ ના ગયા મન હેરાન કયા છે મનમાં આપને એકાગ્રતા નથી રહેતી એકાગ્રતા રહેતું ઝૂમ ચિંતન કરી શકે પણ પાછો હટી જાય સુખ ચિંતન કરી શકે પાછો હટી જાય આ પણ મન તો હવે ગડ્યું થઈ ગયું છે ને ખરેખર ગીરધરલાલ છે ચોટી પડ્યા અમારા અમારો ભણ અમારો એ લાગુ કે તે ખોટી નાખી દો પરત નથી હે શાશ્વત નથી ભાઈ કેતા મને કે છે કે મારે પૈસા વાપરવા વપરાતા નથી અને શું મારે કરવું હાથે બંધ બાંધેલા છે તાર રીક્ષા પાછા આવો રિક્ષા વાળા વીસ રૂપિયા નું પરચો નાખતા જાઓ રસ્તા વેરતા કુદ કરે શું કરે મન કુદાકુદ કરે પણ આપડે નાખતા નાખતા જાઓ તો મન કુદા કુદ કુદાકૂદ કરે ને પછી આપડે પાછા આવીએ ને તારે પછી મન ગુમાબુમ કર્યા કરે પછી બીજ દડે આપણે જઈએ પાછા તારે આપણે ગઈકાલે દસ નાખ્યા નવું નાખીએ નઈ મને ઓછું નાખ્યો એટલે હા એક ઓછું નાખ્યો એટલે આઠ નાખીએ આઠ નાખીએ એટલે આઠ નવ દળું કર્યા કરે પછી એક દળ હોવા નાખી દેવાના પણ આ નાખતો જ નહીં ને નાખે જ નહીં તો નાખ્યા હોય તો પડી ગયા હોય તો લીયા મનુષ્ય